અતિ દુઃખ માં એ જીવ મને ભૂલી જાય તો પણ હું એને યાદ કરું છું હું એને લેવા જોઉં છું ગજેન્દ્ર મોક્ષ મરણ ને બનાવે ચતુર્થ મનવંતર માં લીલા થઈ છે પંચમ મનવંતર માં ભગવાન નો અવતાર થયો સમુદ્ર નું મંથન કર્યું છે અમૃત નીકળ્યું છે તે દેવોને પીવડાવ્યું છે રાજા એ પ્રશ્ન કર્યો છે સમુદ્ર મંથન ની કથા સાંભળવાની છે ગળામાં પુષ્પની માળા હતી તે ઉતારી અને ઇન્દ્ર દેવ ને આપી છે કોઈ સાધુ સંત તમને ફૂલ આપે ફળ આપે તમારું કલ્યાણ થાય એ ભાવના સાથે આપે છે તમારું કઈ લેવા માટે આપતો નથી અતિ સંપત્તિ માં બુદ્ધિ બગડે છે ઇન્દ્રદેવે તે ફૂલ માળા હાથી મસ્તક ઉપર ફેંકી દીધી હાથી એ ઉતારી કચરવા લાગ્યો જે ઘરમાં અન્નદેવ ની નિંદા થાય અન્નદેવ નું અનાદર થાય તે ઘરમાં લક્ષ્મીજી વિરાજ જે ઘરમાં સાયંકાળે ઝઘડો થાય છે એ ઘરમાં લક્ષ્મીજી વિરાજ કરવો જે નું અપમાન થાય છે એ ઘરમાં લક્ષ્મીજી વિરાજતા ભિકારી અનુકૂળતા ન હોય તો હાથ જોડો કયા વેસ કોણ આવે છે એની ખબર પડતી નથી અનાદર ન કરો લક્ષ્મીજી ક્યાં વિરાજે છે તું હવે દરિદ્રી થઈ સાપ આપ્યો છે દેવ દૈત્યો નું યુદ્ધ થયું યુદ્ધમાં દેવો ની હાર થયું સ્વર્ગ નું રાજ દૈત્ય ને મળ્યું પરમાત્મા કરી છે ભગવાન સાથે મૈત્રી કરુના કારણ વિઘ્ન કરે આ બહુ કામ મોટું છે મોટા પ્રસંગો એટલા માટે યોજવામાં આવે છે તમારા શત્રુ રાક્ષસો સાથે મૈત્રી કરો માન આપવાથી વેર નો વિનાશ થાય છે મધુર વાણી બોલવાથી વેર નો વિનાશ થાય છે દેવ દૈત્યો મૈત્રી થઈ છે મંદરાચલ પર્વત રવિ બનાવી છે સમુદ્રમાં ઔષધિઓ પધરાવી છે મંથન કરે છે અમૃતના માટેરાચલ પર્વત ડૂબવા લાગ્યો કૂર્મ ભગવાન પ્રગટ થયા છે પીઠમાં મંદ્રાચલ પર્વત રાખ્યો શાંતિથી વિચાર કરો તો ધ્યાનમાં આવો પંદર વર્ષ જયારે પૂરા થાય છે એના સંસ્કારો જાગે છે મન ધીરે ધીરે ચંચલ થવા લાગે તે સમયે સાવધાન રહેવાની જરૂર છે પર્વ જેવું સ્થિર કરોવીસ કલાક માં વધારે નહીં ચાર કલાક પાંચ કલાક જે મન ને મંત્ર માં રાખે છે મૂર્તિ માં રાખે છે એને ભક્તિ રૂપી અમૃત મળે છે ભક્તિ એમૃત જગત ભૂલે સંતો અમર હોય છે ભક્તિ રૂપી અમૃત નું જે પાન કરે એને કાળ મારી શકે નહી દેવ દૈત્યો મંથન કરે છે અમૃતના માટે પ્રથમ વિષ ભાર વિષ ની વાસરા કરી જગતને વિષ બાળે છે દુઃખ એજ વિષ છે પ્રતિકૂલ પરિસ્થિતિ એજ વિષ છે તમારો મિત્ર વિશ્વાસ ઘાત કરશે તમને વીર જેવું રાખશે જે જે પચાવી અમૃત મળે શિવજીના માથે ગંગાજી છે ભગવાન શંકર ની પૂજા કરો શિવ કૃપાથી જયારે ગંગાજી મસ્તક ત્રણ અક્ષર લખે છે શ્રીરામ શ્રી રામ બોલતા વિશ્વ પી ગયા છે શિવજી મહારાજ વિષને પેટમાં જવા દેતા નથી વિશ્વને ગળામાં રોકી રાખે શિવજી નો કંઠ નીળો થયો છે જગતને તમારા માટે કોઈ ખરાબ શબ્દ બોલ્યો હોય ભૂલી જાઓ યાદ રાખશો તો જયારે યાદ આવે ત્યારે હૃદય બળવા લાગશે પેટમાં પ્રેમ રાખવાનો છે વિષ પેટમાં આવે નહી મહારાજ વિશ્વ ને ગાળામાં રોકી રાખેતા નથી અને ગાળામાંથી બહાર પણ કાઢતા બે કડવા શબ્દો કહેવાની ઈચ્છા થશે ગાળામાં રોકી રાખે કોઈને દુઃખ થાય એવું બોલવું નહીં તમારા માટે કોઈ ખરાબ શબ્દ બોલે તો એનું દુખ માનશો નહીં કેવો પ્રભાવ છે ગળામાં વિષ્ણુ રોકી રાખ્યો છે બધાએ શિવજી નો જય જય કાર કર્યો છે સમુદ્ર મંથન કરતા સમુદ્ર માંથી ઉચ્ચ ઈશ્વર નીકળે છે મહાલક્ષ્મીજી બહાર આવ્યા છે બ્રાહ્મણો માતાજીને અભિષેક કરે છે હિરણ્ય વર્ણામ સુવર્ણ રજત લક્ષ્મીજી એ કહ્યું છે બધા બેસી જાવ યોગ્ય પતિ ને હું વિજય માલા અર્પણ કરી સભામાં આજે રાક્ષસો પણ આવીને બેઠા દેવો આવ્યા છે ઋષિઓ આવ્યા છે બધાને એવી ઈચ્છા થાય છે લક્ષ્મી મારા આત્મા ઋષિમાં લઈ જાય ઋષિ આપ્યો છે મહાન તપસ્વી છે જ્ઞાની છે વિચાર કરો લક્ષ્મીજી કહ્યું તપસ્વી તો છે ક્રોધ કરે છે તપસ્ચર્યા માં ભક્તિ રાવે પણ તપશ્ચર્યા કરી છે રાવણ ની તપશ્ચર્યા ભોગ માટે છે તપશ્ચર્યા માં ભક્તિ નો સાથ ન હોય તો તપસ્વી ક્રોધી બને છે ક્રોધમાં સાપ આપે કોઈને સાપ આપવા માટે તપશ્ચર્યા નથી ભક્તિ પ્રેમમાં જેનું હૃદય પીગળેલું રહે છે એ ક્રોધ કરતો નથી તપસ્વી તો છે ક્રોધ ઉપર વિજય મેળવ્યો નથી વિચાર કરો લક્ષ્મીજી જુએ છે કામી નથી ક્રોધી નથી વીર તો છે પણ નિષ્ઠુર છે ક્ષત્રિયોના નાના નાના બાળકોને પણ મારતા હતા આગળ આવે છે માર્કંડે ઋષિ સભામાં બેઠા હતા લક્ષ્મીજી આવીને ઉભા છે માર્કંડે ઋષિને જુએ છે તે સમયે માર્કંડે ઋષિ એ આંખ બંધ કરી લક્ષ્મીજીને જોતા નથી સંતો લક્ષ્મી ના દર્શન નારાયણ સાથે જ કરે છે નારાયણ વિના એકલા લક્ષ્મી ને સંતો જોતા નથી એકલા લક્ષ્મીને જુએ ને નારાયણ મળે નહીં માતાજી આજે એકલા આવ્યા છે મારા નારાયણ શ્રેષ્ઠ છે લક્ષ્મીજીમાં બધા સદગુણ છે છતાં લક્ષ્મીજીમાં એક મોટો દોષ નારાયણ નિર્દોષ છે નારાયણ કોઈ દિવસ પાપી ના હાથમાં જતા નથી લક્ષ્મી કરતા નારાયણ શ્રેષ્ઠ એકલા લક્ષ્મીજી આવ્યા છે આગળ જાય છે ભગવાન શંકર વિરાજતા હતા સખી એ શિવજી ના વખાણ કર્યા દેવો ના મહાદેવ કામ ને બાળીને ભસ્મ કર્યો છે ક્રોધ તો કોઈ દિવસ એમને આવતો જ નથી અતિ શાંત છે અતિ સરળ છે બધું સારું છે પણ આવે કે સમજવું પરીક્ષામાં નો પાંચ છે પણ શું છે શિવજીમાં કોઈ દોષ તો નથી એમનો વેસ મંગલમય નથી વાઘાં બરોડીને આવ્યા છે ગળામાં સર્પ છે હાથમાં સર્પ છે શિવજી નો બધો શ્રુદો છે આગળ ચાલો શિવજી પાસે ચતુર્ભુજ નારાયણ વિરાજ થાયણ નિર્દોષ છે સર્વ સદગુણ સંપન્ન છે લક્ષ્મીજી એ ભગવાન નારાયણ ને વિજય માલા અર્પણ કરી છે લક્ષ્મીજી એ વિજય માલા અર્પણ કરી પછી ભગવાન ચારે બાજુ જોવા લાગી ચારે બાજુ નજર રાખે તો લક્ષ્મીજી અખંડ વિરાય નારાયણ ચારે બાજુ લક્ષ્મી નો સદુપયોગ થાય છે ત્યાં લક્ષ્મીજી અખંડ વિરાય ચારે બાજુ નજર રાખો ભૂખ્યો કોણ છે ઉઘાડો કોણ ભરે છે એવો કોણ છે કે ભીખ માંગી શકતો નથી ખાવાનું મળતું નથી ચારે બાજુ નજર રાખે દેવ દૈત્યો મંથન કરે છે ત્યારે સમુદ્ર માંથી ધન્વંતરી નારાયણ થયું છે અમૃત નો ઘડો લઈને આવ્યા છે આ દેવો દી જશે પ્રભુએ સ્મિત હાસ્ય કર્યું અને કહ્યું છે શાંતિ રાખો આજે શક્તિથી નહીં યુક્તિથી કામ કરવાનું છે જેના હાથમાં અમૃત નો ઘડો આવ્યો અમે મહેનત કરી છે જે ઘરમાં ઝઘડો થાય એ ઘરમાં કોઈ અમૃત મળતું નથી ઘરમાં પ્રેમથી રહે ભક્તિ અમૃત છે ઘર ભગવાન છે ઘરના બધા જીવ ભગવાનના બાળકો છે ઝઘડો કરે છે ભાગવત માં એવું લખ્યું છે તમારા ભાગ્યનો પૈસો બીજા ને મળવાનો નથી તમારા ભાગ્યનો પૈસો તમારી પાસે જ આવશે પૈસો જે ભાગ્યમાં લખ્યો છે એ જ મળે છે જે તમારા ભાગ્યનો નથી ગમે એટલા પ્રયત્ન કરો નહીં મળેલી હોય છે બધું મારે જ કરવું પડે કામ જે કરતો નથી એનું શરીર બગડે કામ કરવાથી કોઈ દિવસ શરીર બગડતું નથી ઘરના બધા જીવ ભગવાન બાળકો છે ઘરના લોકો સારું ના બોલે તો હૈયું બાળે છે મારી કદર નથી તમારી કદર ભગવાન કરશે કોઈના માટે શરીર ઘસાવ્યું હશે ભગવાન ભૂલશે મંદિર માં જઈને કામ કરીએ એ ભક્તિ અને ઘરનું કામ કરીએ ભક્તિ નથી વ્યવહાર છે એવું નથી તમારા ઘર માલિક ભગવાન છે ભગવાન ઘરમાં હું રહું છું માલિકનું કામ કરવું છે પણ ભક્તિ છે ઝઘડો ના કરો ઘરમાં પ્રેમથી રહો તમને અમૃત મળશે જે ઘરમાં ઝગડો થાય છે એ ઘરમાં કોઈને અમૃત મળતું નથી અમૃતના માટે આ રાક્ષસો ઝઘડો કરવા લાગ્યા મોહિની નારાયણ ભગવાન શ્રંગાર હતો બધા અમૃત ને ભૂલી ગયા મોહિની નારાયણ જોવા લાગ્યા સંસારના વિષયોમાં માયા મોહિની રાખી છે મોહિનીમાં આંખ અને મન ફસાય અમૃત મળશે સંસારનું સૌંદર્ય ક્ષણિક છે અત્યારે જે સુંદર દેખાય છે એ થોડા સમય માં જ બગડવાનું છે સુંદર તો પરમાત્મા નારાયણ સંસારના વિષયો માયા મોની રાખી છે તમારું ઘર ક્યાં છે મોહિની નારાયણ હસતા હસતા બોલ્યા છે મારું એક ઘર નથી જે પુરુષ મારા માટે રડે છે એના ઘેર હું જવું મારા અનેક ઘર છે જેટલા ભક્તો છે સમજી શક્યા જેના હાથમાં અમૃત નો ઘડો છે એને જોવા લાગ્યા એ બહુ રાજી થયો આ ઘડો હું તમને અર્પણ કરું મોહિની નારાયણ ઘડો હાથમાં લીધો છે અને પૂછે છે ઓછું મળે કોઈને વધારે મળે ભાગમાં જે હોય તેવું થાય ઝઘડો કરવાનો નહીં તમારે ઝઘડો કરવો હોય તો હું પીરસવા નહીં આવું બધાને એવો મોહ થયો હતો મોહિની નારાયણ રાક્ષસો ના મંડળમાં ગયા છે અને કયું આ ઘડો તમે મને આપ્યો છે તમારું કલ્યાણ કરવું મારી ફરજ છે પ્રભુએ વિચાર કર્યો એમને અમૃત ન મળે તો કલ્યાણ છે અમૃત મળશે તો વધારે પાપ કરશે જુએ છે કોઈના નજરનું ખાવું નહીં મેં એવો વિચાર કર્યો છે આ ઘડામાં ઉપર ઉપર પાણી જેવું જે અમૃત છે તે રાક્ષસોને આપી દઉં અને નીચે જે માલ રહેશે તે બધો તમને જ કબૂલ છે મો થયા પછી વિવેક રહેતો નથી અમૃતમાં નિહાળે છે રાક્ષસો ને આંખમાં મુખમાં કેસમાં મોહિની છે બધા તાકી તાકીને જુએ છે આપણને તો માલ મળવાનો છે બધું અમૃત દેવોને પીવડાવે છે મંડળમાં એક રાહુ નામનો રાક્ષસ હતો એવું લાગે છે રાહુએ વિચાર કર્યો દેવ નું સ્વરૂપ ધારણ કરી ચંદ્ર સૂર્ય મધ્યમાં જઈને બેઠો બઉ ચતુર હોય છે અંદર જ નક્કી કરે છે આ કોને આપવાનું આ કોને આપવાનું પોતાનું ખાસ હોય તેને ગરમા ને જોડું ઘી વધારે જો પેટમાં ગયા પછી વિષ્ટા થવાની છે રાક્ષસ છે એને અમૃત આપી અમૃત પીવા લાગ્યો ચંદ્ર સૂર્ય આંખ થી ઇશારો કર્યો આ રાક્ષસ છે દેવ નથી સુદર્શન ચક્ર થી માથું કાપ્યું છે અમૃત પી ગયો હતો તેથી મર્યો નહી રાહુ કે અમૃત આપ્યું ત્યારે રાહુ આવ્યો નહી અશ્વિની કુમારને અમૃત આપ્યું ત્યારે રાહુ આવ્યો નહી ચંદ્ર સૂર્ય અમૃત મળે ત્યારે રાહુ આવ્યો ચંદ્ર મન ના માથું કાપ્યું છે એ મર્યો નથી અંતિમ જન્મમાં જ રાહુ મરે માનવ સાવધાન થઈને ભક્તિ કરે ત્યાં સુધી વિકારો અંદર રહે છે માનવ થોડો કાફલ કે અંદરના જ વિકારો બહાર આવે છે લોકો કે છે ક્રોધ આવ્યો ભક્તિ નો અંકુશ રાખો મન દે છે રાહુ મર્યો નથી રાહુ આજ પણ છે કોઈ કોઈ વખત ત્રાસ આપેવો ને પીવડાવ્યું દૈત્યો ને આગળ ફેંકી દીધો ચતુર્ભુજ નારાયણ ભગવાન પ્રગટ થયા છે રાક્ષસો ને આશ્ચર્ય થયું આ વિષ્ણુ સાડી પહેરીને આવેલો અમેને ઓળખી શક્યા ને ભયંકર યુદ્ધ થયું છે રાક્ષસો આગળ અસ્તાચલ પર્વત માં લઈ ગયા સંજીવની મંત્ર સિદ્ધ કર્યો છે સંજીવની મંત્ર ના પ્રતાપે મરી ગયેલા રાક્ષસો જીવતા કરે છે રાક્ષસોએ શુક્રાચાર્યજીની બહુ સેવા કરી છે પરમાત્મા ના હાર બલી રાજાના ઘેર ભિક્ષા માંગવા ગયા પરીક્ષિત રાજા એ પ્રશ્ન કર્યો છે આ કથા સાંભળવાની ઈચ્છા છે દુક્રાચાર્ય કરી દળવાન થયા શક્તિનું રક્ષણ કરો શક્તિ નો વિનાશ ન થાય શક્તિ નો વિનાશ સર્વસ્વ નો વિનાશક્તિ નો વિનાશે મહાન છે શુક્રાચાર્ય કરી છે યજ્ઞ કરાવ્યો પૂર્ણાહુતિના સમયે કુંડ માંથી સોના નો રથ બહાર આવ્યો બલી ને રથ બેસાડ્યો છે શુક્રાચાર્યજી એ દિવ્ય તેજ આપ્યું છે જ્યાં જશો ત્યાં જીત થશે સ્વર્ગ માં આવ્યા છે બલિ મહારાજની જીત થઈ દેવોની આર થઈન્દ્ર શુક્રાચાર્યજી એ કહ્યું શો અશ્વમે ધીય કરો તો તમે સ્વર્ગ ના રાજા થશો નર્મદાજી ના કિનારે ભ્રગુકચ નામ તીર્થ છે ત્યાં બલિ મહારાજ અશ્વમે ધ કરે છે દેવોની માતા અદિતિને બહુ દુઃખ થયું છે શત્રુ નો વિનાશ થાય મારા બાળકોને સ્વર્ગ નું રાજ મળે કશ્ય ઋષિ એ કહ્યું છે જેના માથે નીતિનું છત્ર છે જે પાપ કરતો નથી એની હાર થતી નથી જે પાપ કરતો નથી એને ભગવાન પણ મારતા નથી પાપ જ મારે છે શત્રુ નો વિનાશ થશે નહી તમારા શત્રુ દુ જીવન હવે બહુ પવિત્ર થયું સ્વર્ગ મળે એવી હું યુક્તિ બતાવું ફાલ્ગુન મહિનો આવે છે અને તે ફાલ્ગુન મહિનામાં તમે કયો વ્રત કરો આ બાર દિવસ વ્રત છે વ્રત કરનાર કેવલ દૂધ ઉપર રહેવલ દૂધ ઉપર રહે લક્ષ્મી નારાયણ ની સ્થાપના કરે દિવસ માં ત્રણ વાર સ્નાન અને ત્રણ વાર લક્ષ્મી પૂજા છે અગ્નિ પ્રગટ કરી નારાયણ મહામંત્ર નો જપ કરવાનો નારાયણનું ધ્યાન નારાયણ નું સ્મરણ કરતા કરતા સુઈ જાય બાર દિવસ આ પયોગ વ્રત છે ત્રયોદી ના દિવસે પતિ પત્ની બે એક વિચારથી ભક્તિ કરે તો ભગવાન જલ્દી કૃપા કરે છે પતિ પત્ની નું લક્ષ્ય એક હોવું જોઈએ એક પૈસા ના પાછળ પડ્યો છે અને એકને પરમાત્મા સમયે બ્રાહ્મણો વેદ મંત્ર બોલે છે એ વેદ મંત્ર નો પણ અર્થ એ જ નીકળે છે વર કન્યા ને છે મમ હૃદય હૃદયંતે સંદામી તારું મને મારું મન છે મારું એકલી વ્રત નહી કરું તમે કરો કશ્ય ઋષિ સમજી ગયા છે ભગવાન પ્રગટ થવાના છે બાર દિવસ નું કયો વ્રત કર્યું છે ત્રયોદશી ના દિવસે ઉદ્યાપન કર્યું છે રાત્રે પ્રસાદ ગ્રહણ કરી અદિતિ માતા સુઈ ગયા છે સ્વપ્નમાં નારાયણના દર્શન